પટેલ પટેલ કરે એવું કરવી પડે પટેલ બધું કરવું પડે સરકાર ના કાં કરે અબે આમાં તો સાઈફ બધું જ આને લેવા માં તો હવે આ છે હા બસ એટલે કે આખી બીની એમ નરનો બંધો કર્યો પણ એમાં કોઈ દે બે પાકડી ન હતી એટલે પછી અતે લાસ્ટમાં કટાળીને કરીતો આખી જીંદગી બોતા હા ઘરનો બંધો કર્યો પણ એમાં બે પાંદડે ધ્યાન નહી એટલે પછી કંડાઈને પછી સર્વિસ લે કોઈ જે તરી મુડી મુડી હતી કોડી ના હતી બે જૈન સામાન ને વાણી વાણ્યા વિદ્યાર નોકરી ના કરે પોતાના જૈન ને ત્યાં નોકરી મળે છે तो पटेल <laughs> तो आज नोबेल <laughs> ઇગ્રેડ ટેટેપી એઈબી ઇગલ પર બગાડાઈ બગાડાઈ નંકે બગડી જાય અનંત કાય ના અમારા પટેલજી છે ને એવા ઓવર ટાઈમ જઈએ પટેલ એવા કન્જ્યુઝ છે કે ઓવરટાઈમે કામ કરાવે રજા ના દિવસો માં કામ કરાવે તો જઈને ઉપર થી કઈ આપે નહીં ઉપર થી કઈ આપે નહી યુ હા એના ઘરે ગયા હોય તો ચા એ ન પાય ઘરે ગયા તો ચા એ ન પાય ઘરે ગયા તો ચા એ ન પાય એટલે મેં કે હજી અમારા દાદાએ કહ્યું જઈને સંતાવ કે એમ ન કરતા જઈને દાદામે જતો કહી દીધું એતો અમેરિકા રિફંડ દીઓ મારાથી હવે હવે પિયાઓ અમેરિકા રિફંડ છે ફોરેન ડિગન છે બહુ જ મજા આવી છે ને ચા નહી નાસ્તો નહી આવવાનો એ કઈ નહી જમ્પ ચાલે રાખવું તો એના ઉપર તો બધા પ્લાન હોય આખા ના બને આપડું બગાય છે નહી સારું આપે તો પણ તમને તમારા હાથ શીખવાડું છું મારી પાસે મારી બાર દવા હોય છે ને અમે સીધું પીએ પણ થાય મારી પાસે દવા બધી આજે હોય કરીએ પંચાવી ના કરીએ પણ તમારા હિત માટે અમારા હિત માટે બધા સમજે ને હા હા તમારા હિત ના કરવું પડે અમારે કરવું પડે દવા ખાઈએ અમદાવાદ એક જ બન્યો એક તો નડિયાદના કેટલા માં તક નવ નવ કેટલાદ ના કેટલા તક પાંચ ના કેટલા તક બે આવું આવું એનું પ્રમાણ મૂકેલું અમદાવાદ અમદાવાદ નું એક નદી ના નવ ભોપ ના બે કેટલા પાંચ આગળ તમામદાવાદ પાછી અમદાવાદ એ તો ગયા ને ગમત કરવાની આગળ વિજ્ઞાન થોડી ગમત એ ના જોઈએ ચટણી ના જોઈએ અમે તો જમવાનું હોય ચટણી હોય તારે જમવાની મજા આવે ને અમદાવાદી આવા છે અમદાવાદ છે અમદાવાદમાં વૈજ્ઞાનિક કારણ થયું નેતાવરણ વાતાવરણ છે બાકી અમદાવાદી આમાં જવું પડશે ભોગટાળા આવું છું ને ધર્મ સ્થાપના ના થાય છે એનો અર્થ લોકોમાં ભટક ભટક કરે છે આપડે એ ભટકતા નથી એમને હા હવે પિકનિક જ થવાનું એવું ક્યાં ભટકે એટલે દરેક કાળ બદલાય કેવા એવા યુગ પુરુષ જન્મ થાય નબળા લોકોને રાક્ષસો નાશ કરવા માટે નથી આવતા કોઈને નાશ કરવાની ઈચ્છા જ રાખે નઈ એમ નામ તો દુસ્કૃત નાશ કરે છે નાશ કરે ડાક્ટરજી પણ એના મત એનો નાશ કરી આવે એનો નાશ ના કરે એટલે લોકો ધંધો છે ને લોકો અવજે એમાં એ શું કરે પછી લગમ અધ્યાય કે છે અનન્ય અનન્ય અનન્ય આશ્રિત એટલે તમે જે દાદા જોડે અનન્ય પણ આશ્રિત છે તમારું યોગક્ષમ મેં કહ્યું ને મારા આત્મ તમારું ચાલ્યા કરતા ગાડું તમને અટકશે નહીં જયારે કઈ વાંધો આવશે યોગ આ ઉભો રહેશે અને ક્ષમ અનુ તમારો બચાવ થયા કું કહ્યું આમ નામ જ યોગક્ષમ સમજો ને મેં વ્યવસ્થિત આપ્યું ને એ જ યોગક્ષમ બીજું યોગક્ષમ સમજો ને એ ચિંતા કરવાનું ના હોય એ તમારે ઉપર નહીં કરવાનું આમ જઈ લક્ષ્મી પુને થી આવે છે મહેનત થી નહિ એવું તેમનું મહત્વ ઘટે નહી ઘટે નહીં કેવી રીતે ચંદ્ર માસ્ટને નહિ મહત્વ ઘટે ખાઈ શું એટલે ખાવા હારું મહેનત કરે કરે નહિ કોઈ આ સમજ નહી બધા મજૂરો બહાર નીકળે નહીં પછી આપડી ગવર્મેન્ટ શું સમજી ગઈ કે આ લોકોને એક રૂપિયો આવે છે બે ત્રણ ચાલે છે તો બહાર નીકળતા નથી પાતા એટલે સરકારે શું કહ્યું કે આ લોકો ને આ લોકોને વધુ ખર્ચા બનાવો ને વધારી આપો એટલે આ જાય નઈ ચેલું તો ખીચડી રહ્યો છે સમજ અને આ તો કે ચા પીવો વણ કરો કરો સરકારે સારી વસ્તુ છે ખોટી નથી ખોટી વસ્તુ નથી માણસ હારસુ નાસુ કોને રહેવાનું છે જેને આસુ નથી તેને આસુ રહેવાનું કોને રહેવાનું જે હારસુ નથી તેને આસુ રહેવાનું છે આ આવું છે ને આરસુ રાખવાની અને તમને આસુઆ શું આખો દાડો દા એટલે ભગવાન આપડી ગવર્મેન્ટ ભૂત લગાવ્યું કે આ બધું બધું બહાર નીકળ્યા પછી ગવર્મેન્ટ શું કર્યું એક્સેસ થઈ ગઈ મેન્ટ શું થઈ ગઈ એક્સેપ એટલે મજૂર કક્ષમાં પડ્યા શું થયું એટલે શીખવા ઉત્પાદન ઘટી જાય શીખ્યા પછી એ થઈ જાય ને શીખ્યા બેઠા બતાવે ને એટલે બેનકરેજમેન્ટ આપવાની જરૂર છે શું છે મજૂર કરી બે તો સેઠનો પક્ષ મે મજૂ નો પક્ષ નો એવી રીતે એક જ મજૂર પક્ષ માં પડ્યા એ ગરીબ નું સુધારો મારો છો સુધારો ગરીબ ગરીબ કોને કેવાય સ્વભાવ ના ગરીબ અને ગરીબ કેવાય કેવું પૈસા ના ગરીબ ને ગરીબ કેવો એ તો ભયંકર ગુનો છે શું જે ગરીબ હોય એનું હાય લાગી જાય આપણને શું કહ્યું એની હાય લાગી જાય આખી દુનિયા બેઠા છે એનો હથિયાર ધરાવે ઊંચો ધરે તો જે કહો ભાઈ મારા હથિયાર નહીં કરવું એ ગરીબ કેવાય ગરીબ પણ અને તેની હાય લાગે આ ધરાવ હાય લાગતી એક માણસ ને એક માણસ પૈસા આવતો હતો ને આપે બીજા ના આપ્યા ઉપકાર કરો છો તમે પાસે હાઈ લાગી જાય ને પત્ની ભૂત કરી નાખા ખુ જગત શું કહ્યું એ પુરુષો હાઈ લગાવે નઈ ગમે તેવું તમે કસ્ટમો નાખો તો એ આશીર્વાદ આપે શું કહ્યું છતાંય કોઈ કસેટી વધારે કરે તો બે છે ને કોઈ થોડું હાઈ નીકળી જાય લખ્યું તુલસી હાય ગરીબ થી કબુ ખાલી જાય નું ઠોર કે લોહા ભો જાય શું ગરીબ કોને કેવાય અત્યારે કોઈ સંત હોય ને અત્યારની ત્યાં મૂકીને આપડી જોડે વધતા હોય એની જોડે આપડે જવાબ મારીએ આંત ખરાબ છે શું સમજવું છે બધા ગરીબ કેવાય બાકી સ્વભાવથી ગરીબ એ ગરીબ લક્ષ્મી થી ગરીબ એ ગરીબ નહીં બોલતા ગમતું નથી અમારે આપડે તો એક હતા લીમડી ના જૈન લીમડી ના જૈન હતા હું બોલું નઈ मैंने दादा अमे तो स्वभाव ऐसी गरीब है ना स्वभाव ऐसी तो आप महाश्रीमंत स्वभाव ऐसी स्वभाव दादा तो महा महा्रीमंत दादा गरीब नही तो आप बोलो इतना हजु समझात निके <laughs> दादा, दादा गरीब थे आप कहो गरीब थे व्यवहार नीचे मुके व्यवहार ऐसी कर શું કર્યું નહી તો સંત કે કોણ તમને સંત કોણ કેમ ચઢાવો ચાલ આમ ચઢાવ સંત કેમ કે ના ગરીબ ના વાર જો બહાર પડે ને તો બહુ સારું સ્વભાવ થી ગરીબ અને ગરી આ સરકારે શું કરે છે ગરીબ ને સમજતા નહિ એતો એમને તો જ નથી ઇન્ટરેસ્ટ જ નથી બોલી જઈએ તો એ ખોટું કેવાય સારું ના કહેવાય શું પણ હા કેવાય નઈ આ તો વોટિંગ કરવા માટે કા બધી તું એ પ્રમાણ એ આર્સુ પટેલો જ સમજાતા આ લોકો ને ગરીબો ને તો કારણ કે તમારે સીધો સબંધ ગરીબ જોડો હતો નથી વચ્ચે અમે બફાતરી હોય શું કહ્યું ખેડૂતો જે છે અને ખેડૂત ને જો કદી બધું અનાજ એની પાસે જાય અડધો ભાગ આપવાનો તો એ અનાજ થાય તો હંમેશા ખેડૂત આ હલકી ને હલકીને કમો ને એ નિરોગી હોય કેવી હોય પછી ગામ માં એને પછી મત ચડે મદ જડી જાય માલિક ના ખસડાવે આમ કેમ થઈ જાય જાય અરે ગામમાં બંદુકલી ખરેક સરકાર મારી નાખે શું ખાવાનું મળે એટલે પછી અમારા લોકો સિસ્ટમ ખોવારી કાઢી કે કોળી બે પીલે પાર કે પાર હું વિરોધી હતો કોઈ નો અન્યાય થતો એ વિરોધી પણ આ ન્યાય હું સમજી ગયો આ લોકોનો બહુ સુંદર ન્યાય છે આ લોકોનો પીલેપાર એટલે શું એને ખાવાનું રે ને જીવ તો રે એવી રીતે છોકરી પણ છોકરા પહે એવું રાખવું બીજું એની પાસે રહે ને એવું કરી શું કહે સિર થાય એવું એને ભાગ્યા માલ તમે લઈ ગયો સીર્ત થાય કાક રૂપિયા રૂપિયા તીરી અને ઘડી દોકો ફરી ઊંચો ના થાય કોળી ડોઈ એટલે આ મવડા ઉપર જાય ડોઈ ડોઈ અમને એ થાય છે મવડા ના ફૂલ થાય છે ને જેમાં દારૂ બને છે એનું ફળ છે ડોળી હોય છે એ ડોળી જેમ પીલે ડોળી વધારે નીકળે તેમાં આ કોળી ને જેમ સારું કામ કર્યું ખેતીવાડી કાયમ કરે નહી કરે છે ભૂખ ખબર વેલો ઉઠે છે આજ તો હે તો બાજરી નથી કેતા બીજા આવે આ વાત જરૂર નથી આપડે આ પણ એક વાત કરી દેખી કે એવું કેતો શું કે પટેલ કે છે મેં તો ઘણા લોકો ને કહેલું છે કે હું તમારા પાટા બદલી ગયા પણ તમે મારો પાટો બની શકશો નહિ તમે પાટો બધો નોંધી દઉં બદલો સિગરેટ પીવાહી ગયો લક્ષ્મી પૂન થી આવું आप कहो आम प्रमाणिक्रम न जो महत्व घटाड़िए अत्यार्यवस्था व्यवस्था આપણે મહત્વ ઘટાડતા આપણે શું કહીએ છીએ કે તમે એમ જણાવ છો મહેનત કરી છે લક્ષ્મી મળશે એ વાત ખોટી છે શું છે મહેનત નીકળે તમારા તમારું જીવન વ્યવહાર ચાલે પણ તમે સરપ્લસ લક્ષ્મી મહેનત હોય ને સરપ્લસ લક્ષ્મી પુણે નો ફેર્યું છે એવું આપડે માંગીશું એટલે આપણે એમ પણ કહ્યું છે લક્ષ્મી ન હોવી અથવા પ્રતિકળતો હોય એ તો આત્માનું વિટામિન છે શું કરું હવે એ જો આત્માનું વિટામિન સમજાય તો એ બેન એ જ ના રહેલું પછી આવે તો દુઃખ થાય જ નહીં અને જાય તો દુઃખ નથી આવે તો દેહ વિટામિન જાય તો આત્માનું વિટામિન કઈ જગા આપણને ખોટ ગયું કહો હીરાબાની મૂડી છે મારી જ મૂડી કહેવાય પણ એમને આપી દીધી મારી નઈ તો બાકી મને ખોટ ગઈ નથી જાય તારું હું જવાનું કે આત્મા નું વિટામિન આવે બહાર તો હું જો બે નેદ રખાતો પડી ને બસ સબ લેબર હશે કંઈ ખોટ જાય તો સતી સતી ગોટા અનુગોટા બનશે કરી થઈ તો કામ લાગે એ વાત બહુ દાદા એને અપેક્ષાએ સમજવાનું છે આ પેલી અપેક્ષાએ આ સમજવાનું છે હા તો એટલે પેલી અપેક્ષાએ સમજવાનું છે એટલે શું એ તો જો આપણે અહીં અપેક્ષાની વાત હોય હા એટલે એ અપેક્ષાથી આ निरपे नीति <laughs> <निर्पेक्स थीद्वारे। laughs> पड़ती मेहनत उजागरा हाल कारण है हाँ हा અને પછી બહુ બાળક ડાક્ટર ને કે મારે ઉજાગર ઉજાગર શું કરવું ઉજાગર બધે જોઈ લેવું બધા લોકો ભૂ ગયા લાગે છે પંખા પંખા મૂકી ઉનાળો હોય પંખા પંખા મૂકી અને બાર ઉઠાયા લાગે છે વાગે ફોરે એટલે આપણે ઉઠી આઠ વાગ્યા બધા ઉગડે છે આપડે દોઢ ડાય પાંચ વાગ્યા વડે શું થાય બ્લડ મારું વધે બ્લડ પ્રેશર મારું વધે એટલે મેં કહ્યું બજારમાં આપડો રિવાજ હોય તે પ્રમાણે આપડે નિરંતર જોઈ દ્વારા ભૂલ નહીં કરી શું કરવું વહેલું જોયું છે મૂર્ખો કે છે અને બધા બંધ કરે આપડે બંધ કેધુ રાતે બજાર નવ વાગે બંધ કે છે તો આપડે બાર વાગ્યા સુધી રાખવાનું શું કારણ છે આપડે બહાર જોઈ લેવું શું રિવાજ છે આ બધા નો બજારનો પાંચ વાગે બંધ કરવાનો આપણે પાંચ એ બજાર અઢી વાગે બંધ કરવાના છે દાદા છે આપડે દારૂ પીને સુઈ રહે ને દારૂ પીને સુઈ રહે પેલો પેલો પેલો દારૂ પીને સુઈ રહે અમે કામ નો દારૂ પીને સુઈ રહી કામ નો સારી વાત પેલો વાત અને અહીં ના હાલ તો એ તો નઈ કે અહીંથી લઈ ને આવ્યો હોય હા તો કે આપણે જવાનું છે આધ્યાત્મિક સુખ વધતા ત્યાં સંસારિક સુખ આપોઆપ આવે છે આધ્યાત્મિક સુખ વધતું હોય તો દરેક ખાવાનું સ્વાદિષ્ટ લાગશે બસ મે આખા દિવસ વરમ પૂરી થાય તો આવે ને હા તો રોડની ખોટ ને કઈ ગણવું છું આજ ખોટ ગરી નફો આવે હજુ આખું એટલે આ ખોટા ચિંતા નહીં કરવાની શું કયું ચિંતા ક્યારે કરવા ને તારા પછી સરવાઈ એમાં આવેલ નથી કરી આપડી દુકાન પૂછે તમે ચિંતા કરો અમે ના કહીએ તમે તમે ચિંતા ના કરો તમે ચિંતા ના કરી શું કે સમજો ને આખો લોકો આપે ક્યાં કેવું તું કે તને અમદા ન પડે એવું આપે કહ્યું આપે હીરાબા એમ કહ્યું એમ આપે એવું નહી કહ્યું પણ મનમાં એમ થાય કે હા વચ્ચીસ રૂપિયા ડાબુલ કરે એવા ધંધા કેટલા અને શું બેંક્યું છે તેને તપાસ કરો નવ વાગે દુકાન બંધ કરે છે ત્યાં બેંક માં લાખે કુ હોય પણ આપડે પાંચ રાત હજાર છે એક વાગે બંધ કરે થોડું આવ્યું બેન કે છે કે આવી રીતે આપડે વાત કરીએ ઘરમાં કે આમ આમ શું કામ આમ કે છે શું કામ કરે છે સમજણ ના પડે કસાય કેવાય કે કસાય કેવાય કે નઈ ભાવના કસાય ખરાબ ના હોય તો મીઠું મીઠું સારું બોલો રાત કચાઈ મજા આવે અને પેલા દ્રેશ કસાઈ મજા આવે અને અહી તમને નર્તન ના દાદાજી એ તમે સત્તર પચાસ બાર કરી આપ્યું નહીં સામાજિક ન્યાય પુરસાદ શું કહ્યું કારણ કે સારો પુરસાદ હતો જાણે ચોખ્ખી થી પણ જરા તો પેલું એવું છે નિશ્ચય નહિ નિશ્રુ સેસ કડક વાક્ય નીકળી જાય ને લોકો ને મહાન ઉપકારી છે અને મહાન સગત માની છે પણ તેના ક્રેકે છે કોણ કે આપણને પછી હું પૂછું છોકરા મારું કઈ નામ પાડ્યું એ જોયું મળી હા લીકાયેલી છે આ નવો એન્જિન લાગ્યા ને ના ચાલે શું કારણ કે નુકસાન છે આ એન્જિનમાં આવતા આવતા હેલ્ડિંગ કરી ચાલો નવા નવા નક્કર આ હું મારા પ્રથમ હતો નામ દીધું થાય ને પાસે ખુશી રીતે નોકરો ને બધા લોકો બધા નોકરો ચેઠિયા જાય આ મારા છે છોકરા મને ખુશી રીતે એટલે મારા બધાની પાસે ચીઠિયા નામ લોકો પાડે છે વાત અને બીજું મને શું કેતા કે રૂલ છે નામ પાડ્યુંલ લેવા દે મિશન નો તો શું લેપટોપ કરેલ આવું નામ પાડતા થયું તપાસ કરી હા નામ નહીં પાડતા કઈ રહ્યું નહીવ ના પાડે સારો ધંધો કરે છે તમારું નામ સ્વીપારી તમને ગયા તમે ગપુર ત્યાં ખરા મળે ને મારા મિત્રો પડકે હવે કહી દઈશ જાહેર થઈ ગયું છે કે કોણ મને કે પછી આ ટોગ પૂછવું પડે ના હોય તો બીજી આપડે કરીએ ના ના ઉપસ્થિત છે ને આપડે એમ પણ કહ્યું છે કે જેમને સુખ જોઈતું હોય તેમને બીજા સમગ્ર માનવ જાતિ સુખ આપવું જોઈએ એટલે એનો અર્થ સ્વચ્છ થયો કેમ સુખ વૈયક્તિક શક્ય નથી વૈશ્વિક વ્યાપક સુખ હોય તો જ એ વૈયક્તિક શકે આ સમજ બરોબર આપણા ભાવ શું છે એવું કેવાગે શું કહીશ વૈયક્તિક શું કેવા માંગો છો એટલે હું આ ભૌતિક સુખ ના અર્થમાં ભૌતિક ભૌતિક સુખ ના અર્થમાં આ વાત કહો છો ને સારું એ ભાવ થાય એટલે તમને આવતો બઉ સુંદર થઈ જાય અને આ ભાવ માં આપો એટલે એને સુખ મળ્યા કરશે શું કયું એટલે બંને બંને બંને અવતાર સુધરે આ લોક ને પણ આપણને સુધરે એટલે સુખ દુઃખ આપવું નહીં એવું નિશ્ચય કરવો છે સંકલ્પના આપે જે હતા આપ્યો છે એ અપૂર્વના દૂધ છે પરંતુ એ શબ્દાવલીમાં પુરુષ એટલે એક વિશિષ્ટ જાતિ દર્શક मती दर्शक शब्द प्रयोग दर्शक दर्शक ने, ने।, ने जाति दशक तो देह ना गुण है शुभ हाँ आत्मा ना गुण नहीं आत्मा कर बदा एक समझे ना पुरुष शब्द કરીને જીવ જ છે બધા તો સંસારી જીવો પણ તે બાબત યા શરીરના આધારે નામ પાતિમાં આવે કે સ્ત્રીલિંગ કે પુરુષ લિંગ આવે જાતિમાં ક્યારે બ્રાહ્મણ વાણી જોવા જાય આવે એ બધું એના ગુણાકાર જુદા પછી છે અને હુતારી ધંધો કરતા હુતાર કહેવામાં આવે છે શું તે કરી પણ ફક્ત આમ સરખું છે બધા શિવો છે व्यवहार शु कहार हमेशा बदलाया कर व्यवहार ऐसी पुरुषो પ્રકૃતિ પણ પુરુષ ગણાય છે આત્મા એ બંને પુરુષ છે શું એટલે પ્રકૃતિ પુરુષ બે જુદા પડ્યા ત્યારે નપુર સાથ મંજુબેન કે છે મને બરોબર સમજાયું ને જરા સમજાવ મંજુબેન હા હા એમને જરાબર સમજવું છે મંજુભાઈ અનુલક્ષી નથી આત્મા ને અનુલક્ષી ને જે કહેવાય છે એ પુરુષ જ કહેવાય પુરુષ જ પછી જયારે બીજી વાત આવે ત્યારે પ્રકૃતિ ને પુરુષ છે જ્ઞાન લેવાય મંજુભાઈ એટલે પેલી ને સ્ત્રી ને બરોબર છે એટલે સ્ત્રી જ્ઞાન લે એટલે જ્ઞાન માં પુરુષાર્થ પુરુષ જ થઈ ગયા પ્રકૃતિ માં પ્રકૃતિ ના લીધા પછી પોતે પુરુષો જ થઈ જાય અને સ્ત્રીનો નિકાલ કરવાનો હોય છે સ્ત્રી પ્રકૃતિ નો પુરુષ પ્રકૃતિ નિકાલ કરવાનું હોય છે પુરુષ જ્ઞાન લે એટલે એની પ્રકૃતિ પુરુષ જ કહેવાય છે પુરુષ જ કહેવામાં આવે એટલે તમારે આજે સિદ્ધાર્થ માં આવી એક પુરુષ સુધાર્થ એક પુરુષ સુધાર્થ ના પુરુષ ને પ્રકૃતિ જુદા પડ્યા પછી પુરુષ થયા ત્યાર પછી આગળ એડવાન્સ શું થાય પુરુષોત્તમ થાય પ્રકૃતિ ની જે વાત કરવામાં આવે કે આની સાથે શું સંબંધ છે કેવું થાય છે પચીસમું તત્વ જ પુરુષ છે મળતું જ આવે સર આપણું વિજ્ઞાન થોડું ઘણું સાંખ્ય ને મળતું આવે જૈવ વિજ્ઞાન સાંખ્યા ને મળતું આવેખ્યા એટલું જ એવું છે કે સર પણ ફક્ત સાંખ્યા વાળાએ શું કરવું અનેક આંત નહી સમજ્યા છે મંદિર માં જવાની મારી જરૂર રહી કઈ જરૂર તો નથી તારું ચર્ચા કરું છું બધું તારે આ તીર્થ ભગવાન શું કહ્યું આત્મા શુદ્ધ છે પણ અપેક્ષા ખરેખર આત્મા તો શુદ્ધ જ છે દાદા શુદ્ધ જ છે પણ એનો એવું ના કહેવાય પણ આપઘાત છે એટલે આપડે નહીં આપડે ચંદુલાલ છીએ અને આત્મ શુદ્ધ છે બોલીએ છીએ એમ ચાલે છે શુદ્ધ છે અને શુદ્ધ જ છે તમે મંદિર માં શ્યા કૃષ્ણ ભગવાન શું ભક્તિ કહો છો પછી શુદ્ધ ભક્તિ છે આ લોકો ગભાઈ કાપી પડી જાય ને કારણ કે બહુ વૈજ્ઞાનિક રીતે ના પાસ થયેલા બધી વૈજ્ઞાનિક છે પાસ થયું કેવી વૈજ્ઞાનિક તમને કેવું લાગે એક કલાકમાં મારી પાસે આટલો બધો ફેફાર થઇ જાય છે મહાત્મા તો એ કેવાય હાથિરાયા વાગ્યા કરે એમની ચેપ્રેડ અક્રમ વિજ્ઞાની અને કીર્તનકર ને બે ની ચેપ રેકડ શું કહે હજાર નીકળ્યા જ કરે એને ચાર પાંચ નીકળ્યા જ કર્યા વગેરે પૂછ્યા એવા સહયોગ એવું સહયોગ હતા એના જ નીકળ્યા એ દેશના જ કેવાય એટલે દેશ ના કહી શકાય ને ઉપદેશ અને આદેશ નાનો માણસ કરે બટા કઠોડ આદેશ આપેલો ઉપદેશ આપ ને ઉપદેશ આપવાનો અધિકાર નથી સંયમી પુરુષને ઉપદેશ આપવાનો સંયમી પુરુષો આપે જેમ કહ્યું હતું વાત કરેલી પછી આ પેલા કૃપાળુદેવ નો પછી આનો ફોટો પછી આનો ફોટો એમ કૃપાદેવ પેલા કહેલું હતું જ કે મારું કઈ મુકતા નહિ છતાં પણ હવે મૂકવાનું એટલે નહી મૂકતા નામ કયો નઈ તો પાછળ આટલા બધા ફોટા ના પડતું મૂક્યો પણ નહિ પોતાનો મુકવા માટે મૂક્યો પોતાનો મુકવા માટે મૂક્યો હું તમારે મૂકવું પછી મારો પછી પેલા મૂક્યાલય પેલા પેલા મૂક્યા નુકસાન પબ્લિક આ પૂજા ચંદ્રકાંતીને ચંદ્રકાંત ના કહી દેજો આમ બેસી ને કરવું એમ જોઈએ એટલે કોરોના થાય ત્યારે હું આ વ્યવસ્થા મને અહી આગળ ઓછું કરવા મારી ભીડ અહી વધવા દેવા બરોબર હમમાસ માં જાય લોકોને નુકસાન થાય દાદા એ પણ કહ્યું મારા ફોટા ના મુકાય મારા મારી મૂર્તિ ન મુકાયું મૂર્તિ અમૂર્ત હું પોતે અમૂર્ત એમ તો તીર્થંકરો અમૂર્ત હતા એની મૂર્તિ ક્યાં મુકાયું મૂકવાની જયું છે કિર્ષંકર મૂકવાનું જવું છે અમુર્ત ની વાત દાદા આપણે કરી આપે અમૃત ની વાત કરી ને હજી તો હજી તો